સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એકાંતિક સાધુ વિના બીજા કોઈને જીવનું સાચું હેત કરતા આવડે નહીં ને બીજા તો હેત કરે તે ઇન્દ્રિયોનું પોષણ કરે તેમાંથી મુળગું અવળું થાય સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે લાખનો ત્યાગ કરીને એકને રાખવા ને મહારાજ પણ એમ કહેતા છે પાંડવોએ સર્વેનો ત્યાગ કરીને એક શ્રીકૃષ્ણને રાખ્યા એમ છે તે જાણું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મૂર્ખનો સંગ ન કરવો કેમ જે મૂર્ખ ચાકર હતો તેણે રાજાને બાટી આપી એમ મહારાજ કહેતા સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે કલ્યાણનો ખપ કેવો રાખ્યો જોઈએ જે ઓગણોતેરા કાળમાં ભીમનાથમાં રાકા માગવા આવતા ને કરગરતા ને તેને ધક્કા મારે પણ જાય નહીં એવો ખપ રાખવો સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ચાર ગાંઠયું છે તેને ઓળંગવી એ કરવાનું છે તેમાં એક તો ભગવાનની ઉપાસના સમજવી બીજું સાધું ઓળખવા ત્રીજું દેહઆાત્મા જુદા સમજવા ને ચોથું ઉત્તમ ભોગમાંથી રાગ ટાળવો તે કરવું તેમાં સર્વેનું કારણ સાધું છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજને ગમતી રૂચિ કર્યા વિના જો ભગવાનનું સુખ મળશે તો પણ ભોગવાશે નહીં જેમ માદાને સારું મળે તો પણ ભોગવાય નહીં તેમ પુરુષોત્તમનું જ્ઞાન થયું છે ને તેને વાસનાએ કરીને વિષય મળશે તો તેમાંથી બહુ દુઃખ થશે પણ તેનું સુખ નહીં આવે ને આવરદા લાંબી તે મરાય નહીં સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ લોકનો આ જીવને ફેર ચડી ગયો છે તે વાત સાંભળે ત્યારે જેમ પાણી ઉપર શેવાળમાં લાકડી મારે તે નોખું થઈને પાછું ભેળું થઈ જાય તેમ આ લોકમાં પાછું બળી જવાય છે એવો આ જીવનો ઢાળ છે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આજ્ઞા પડે એટલી વાસના બળે તે આજ્ઞા તે કહી જે શિક્ષાપત્રી નિષ્કામ શુદ્ધિ ધર્મામૃત તે પાળીને વાસના ટાળવી ને મનના ઘાટ બંધ કરવા એ તો કઠણ છે પણ સ્થૂળદેહ વર્તવું ને આજ્ઞા પાળવી એ તો થાય એવું છે ને તેમાં ફેર પાડે એટલો કુસંગ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈક મરે ત્યારે કાંઈક થડકો થાય ને પછી આ લોકમાં પદાર્થ મનુષ્ય રૂપિયા એ આદિકને દેખે તે પાછું ભૂલી જાય ને જે જ્ઞાની હોય તેને તો નિરંતર એમ વર્તે ને આજ્ઞા પાળવી પણ લોપવી નહીં તે આજ્ઞા મુખ્યપણે તો ધર્મામૃત શિક્ષાપત્રી ને નિષ્કામ શુદ્ધિ એ ત્રણ ગ્રંથ પ્રમાણે વર્તવું ને મોટાનો સમાગમ કરવો ને સેવા કરવાનું કહે છે તે સર્વમાં મુખ્ય સેવા તે શું જે મોટા એકાંતિકની અનુવૃત્તિ મનકર્મવચને રાખવી એવી બીજી કોઈ સેવા નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણે ઉદ્યમ કરે છે ને જ્યાંથી કોટિકલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે ઉદ્યમ નહીં એ જ અજ્ઞાન છે